કારણ કે મરી જવાની જાસ્તી લાગે છે અને અહિયાં મરણ થાય છે બીબી ક્યાં ગયા બીબી છોકરાઓ તૈયાર હજુ દે જશે લઈને આપડે નિર્વિચારી થયા એટલે વિચાર આપણા અડે નઈ આપડે નિર્વિચાર કેવી શું કેવી અને વાઘેલા વિચાર કરે તે આપડે જોયા કરવાના તારા કરતા હોય ખરાબ કરતા છે એકરે આપણા થી વાગેલા ને હેલ્પ થાય આપણા થી કશું ના થાય આપણા થી વાગે તરુલત્તા ને હેલ્પ થાય તરુલતન સુ હેલ્પ થાય હેલ્પ થાય ને એ ઈ પ્રેઝન્ટ થઈ ગઈ તો આ રિસા ઓ જિનમ ક્ષયતા જલ ગઈ જાય પછી બળા ગોસ ના જાય કરી તો જ કરી જજો જે રસ્તે અમે ચાલ્યા છે સરળ રસ્તો હતો ટૂંકો હતો અને રિયલ રસ્તો તમે બધા દેખાડી દીધા છે અને એ રસ્તા ઉપર તમે દાખલ કરાવી દીધા વિશા લઈને नहीं तो सर रस्तोज नादाजी अनंद करोड़ता है त्यागी अनुभ वर्ताय एक शब्द बजे बद समझ फूल अनुभव फूल नाम ज्योति आए, ने दादा दादा परमात्मा बहु हाँ बहु ज्योतिमा गूचवाई जाओ पाच एक शुरू करो पाच आई जाए खे लगे सारू लागे पड़ी तो दादाजी भगवान आप कीध पर પરમાત્મા ના બધા પિક્ચરો ખબર પડે આ પરમાત્મા આપે જે સમજાવ્યા એમાં તો કોઈ પિક્ચર છે નહી આપે જે પરમાત્મા હમણાં કીધા સમજ અને અનુભવ છે એનો ફોટો હોય ને ફોટો હોય ને જોરાસર નો ફોટો દેખાય છે ભગવાન અહીં છે ખાતરી થાય કશું જોઈએ તો આપણને દેખાય માટે ભગવાન બધા ફોટા વાળા જોઈએ ફોટો એ ડેરાસર છે ભગવાન બેઠા છે કેટલું સુંદર અને દાદાજી એમાં બેઠેલા ભગવાન છે દેરાસર ને બી જો કરીએ અંદર એલા ભગવાન ને કદાચ ના ઓળખીએ પણ એ દેરાસર ને કરીએ એની ભજના કરીએ તોય આવી જાય ને તોય શંકર ભગવાન રામ ભગવાન એમાં બધા ભગવાન થઈ ગયેલા એમના શરીર અનુભવ થી એટલે એની ભજના કરીએ દાદા નું બેઠા દાદા ભગવાન આપણે ના તો દરબાર માં બેઠેલા છે આપડે જેનામાં સમજ આવી બેટા ને અનુભવ આવ્યો એ જ્યોતિ થઈ ગયા અને જ્યોતિ જાય આપની સાથે રહીએ વિચારીએ ત્યારે હા દાદાજી દાદાજી શ્રદ્ધા ને પરિચય માં ફેર શ્રદ્ધા અને પરિચય પરિચય થી શ્રદ્ધા બે હે પણ શ્રદ્ધા બેઠા પછી પણ પરિચય થાય આજે આપડે અનુભવ છે છે બધું હેલ્પ કરે પણ સાક્ષાત પરિચય બધા ફેર ગણા જાય તો બધા ફેર હોય માટે બધું આપડે જે વખતે જે આવ્યું તેવું દાદા ના હોય ત્યારે શું કર્યા કાગલ કરવા જે પુસ્તક આવે છે આખે મિચેટ તર જ દેખાય દાદા કલાક દોઢ કલાક બે કલાક દાદા માં બેસીએ દરરોજ छता घनी वक्त निधिध्यासन चोखू रहे घनी वक्त झाखु रहे जो स्पष्ट हमने तेज प्रमाण रह केशुद्धि बुद्धि बुद्धि बुद्धि ने कारण बुद्धि सरस बुद्धि ऊँ कर ना पर बुद्धि तो हो दादाशेम अशुद्धि अशुद्धि कारण बुद्धिज बुद्धिज તમને દેખાય તમે એવું કરી દાદા ની હોય ત્યારે ત્યાં ની વાત છે સારા માણસ છે કે સારા માણસ છે નીચે રહે છે ને બુ કાઢવી કેવી રીતે કાઢવા જાય જાય બરોબર છે આપડે જેને અભૂત હોય ને એનું સેવન કરીયે એટલે ધીમે ધીમે ખસતી જ જાય આપણે રાખીએ ને ભાઈ ઝાંખું દેખાય બુદ્ધિ એ દખલ કરી બીજી કહે છે આપડે ઝાંખું કે આપડે મિત્ર આપડે બી બિન દેખાય ને દેખાશું એટલું ને કઈ બીમ દેખાય છે કે નહીં એટલું સપના માં ના દેખાય એટલું સરસ સપના દેખાય અરે સાંજમાં તમારે જયારે અનુકૂળ આવે તારે ઉપર બધા નીચે દીકરાનારાયણ પડી જશે એ કોઈ ચિંતા કરતો અને મારું પડી જશે કે સૂર્યનારાયણ આવશે કઈ જાતને મારું હાથમાં એકલો તમે આપમા એમાં કઈ ખોટ નહી આવે તમે આપ માં એમાં કઈ ખોટ નહી આવે બેન જોઈ મધ્ય ભૂલ ચુક ના થાય સમજણ માં આ સમજણ માં ફેર પડી જાય છેલ્લા છ મહિના થયા पू महना तीन महीना रहना બે વખત લોસ એન્જલ બે વખત કપિલભાઈ થાય છે કે कई भेगात निकले पाठू ने बातचीत दादा मनसो ओछा तारी करवा वसंत भाई ने कॉल करू दादाटी मेरी दीवाग तरखी करजो दीव बज कर विज्ञान સંસારમાં રહેવા સાથે પ્રેક્ટિસ કરું છું રજા આપેક્ટિસ છે ડોક્ટર છે બેન કે એને ફીટ થવું જોઈએ બધી વાત સમજણ માં બેહી જઈએ ફીટ થઈ જવું જોઈએ પછી ખાતરી થાય કે આ ભૂલ નહીં થાય ત્યારે તો ઓલી પૂરો થઈ કે એટલે સાથે રહેવાનું કે શું એમ સાથે રહેવાનું કે શું તો ને બેને અહીંયા રહેવાનું નાન લીધા પછી બેને અહીંયા રહેવાનું કે શું એમ રહી ને પણ પૂરું કરી લેવાનું રહી પૂરું કરી આપડે ભીખુભાઈ દીકરી બેઠેલા અથવા ઇમોશનલ માણસ પોતે સેન્સીટીવ હોય બીજા અમારા સેન્સ નહિ ખરી મજા ને બુદ્ધિ જ નહીં અમારામાં ખુબ મજા રહે છે બુદ્ધિ જમ્પવા ના દે એ દિખું દેને છે બુદ્ધિ અંગરેલી માં પ્રાણ લાયરા વેસી ખવાય છે એટલે વાદે વાંતો આવે તો અહીંયા બીબીએસ થી વધારે બની છું અહીંયા આવીને વધારે બની છું અહીંયા આવીને ગાયનેકોલોજીમાં સ્પેશિયલ અહીંયા આવીને વધારે ભણ્યા છે એટલે ટાઈમ મુંબઈ થી એમબીબીએસ કર્યું અને પછી અહીં આવીને ગાયનેકોલોજી માં રેસિડેન્સી બોર્ડ સર્ટિફાઈડ મુંબઈ માં એમબીબીએસ કર્યું અને અહીંયા આવીને દાદા કેવી જાતના કર્મો હોય તો નિરંતર સેવા કરવાની મળે સંસાર પર અભાવ રહ્યા કરતો હોય પૈસા હોય તો ગમે નહીં લક્ષ્મી હોય હોય ગમે નહી બધું ગમે નહીં ભોગવે ના ગમતું ભોગવે છે હંમેશા ના ગમતું ભગવાય ગમતું ભગવાન પુરુષ ના દર્શન બઉ ના રહ્યા થોડું થાય મજૂર પૂછ્યું કે સાહેબ તમને આ નથી આવતો આ બધું તમે કંટાળો બધો આવેલો અરે કંટાળા તો ઘણા કાળથી ઘણા થઈ ગયા કંટાળી કંટાળી કંટાળે આ તો વિજ્ઞાન છે એટલે એ થાય છે ને ના થાય વિજ્ઞાન અગિયારમ આશ્ચર્ય આવું બનેલું નહિ વાગેલા એકદમ સારા ટપ થઈ ગયા તારે ઠંડુ થઈ ગયું નઈ તો બોલે ખાલી જોયેલા ચાલેલું ના આપડે તમને પેલી વાર ડેટવેટ માં એવા ફીટ છે કે અહિયાં બધાના મોડા જુદા દેખાય બધાના જુદા દેખાય મોડા જુદા દેખાય દુકાન યાદ આવે અને આજે પેલા રૂપિયા રહી ગયા આમ રહી ગયું ત્યાં જમતી અને એટલા બધા મુક્ત રહેશે જિંદગી ભણતર માં જ કાઢી છે તે એમ કે અડધી તો ખરી એક વાર ભણસર માં કાઢે અડધી તો ખરી અડધી તો ખરી બાર ચકર હાથમાં ગયો તેનો સમજાવવાની કારણ કે મને થાય કે જો ઇમ્પોર્ટન્ટ હોય તો પછી સંસારમાં શું કામ રહેતા બધા મિનિટ આપણે કઈ શોધવામાં વાપરવી જોઈએ जीवन चौपड़ी सदउप नही थे दया करो, करो। आती है से। નવું ઇન્જિન કેમ ચાલુ ટાઈમિંગ ફરી ગયું છે એન્જિનિયર આવ્યો ને તમે ટાઈમિંગ એટલે શું મારે પછી ઇન્જિન પછી મોડું કરી જવાય પણ એવું નથી તમે કે મને શું ફોન પાય કહે છે દાદાજી હા પિસ્ટન આમ આવ્યો પિસ્ટન આવે પિસ્કારી ભેગી થાય એવો ટાઈમિંગ સમજ પાડી હા બસ આવું બધું માણસો ને ટાઈમિંગ મળતું નથી દાદા ભલે પૂછેલું બધું હું પૂછું બધું અમુક તમારે તમે પછી મેં કે આપડે મરી જાય પછી ભગવાન આપણે કોન્સિયસ હોય કપડો સેકન્ડ માં આપણે ભગવાન આવે તમે જે કહી રહ્યા છો કે બીજા નથી કરી શકતા એટલી ક્યુરિયોસિટી એટલી તમે ટાઇમિંગ અંજાયે હા જો ના આવું હોય છે મારમા ટન આતો ટાઇમિંગ ફીકે ના પડે ટાઇમિંગ ફીકે એટલે પિસ્ટન ગયો ભાઈ એટલે ગેસ થાય ને એને ડાળો વરે હમમ હવા એ આપણા કે તું હા થાય એટલે ઓમે તો બેજા થાય હાલો બાજી ચેક કરી લે બહુ જ દિલથી આ બનીયા આઈ આ બનીયા કોઈ ના નખી મેર પણ આપણા શરીર પરથી મેક્સિન દાદા પેલું સમજાવો કે ઇન્દ્રિયોની ક્ષયો શક્તિ વ્યવસ્થિત આધીન છે ઇન્દ્રિયોની ક્ષયો તમે લેખું છે ચોપડીમાં કે ઇન્દ્રિયોની જે શક્તિ છે ક્ષયો વિચારવાની જોવાની આવવાની જાણવાની એ બી વ્યવસ્થિત ઇન્દ્રિયોની શક્તિ પાંચ ઇન્દ્રિયોની જે શક્તિ છે ને એ બધી વ્યવસ્થિત છે એ સમજાણું પછી વ્યવસ્થિત બરાબર જમી ગયું મારે કારણ કે એ તો આખે આખે બંધ કરીને તમે ગાડીઓ ચલાવો એમ કહીએ તો ચલાવે ગાડીઓ કેમ આપડે આંખે બંધ કરી ના ચલાવે એટલે આપડે કહીએ કે ખુલ્લી આંખે રાખીને ચલાવો અને સાવધાની પૂર્વક ચડાવી અથડાય જોઈ ને બધું ઇન્વેન્શન થયા મોટા મોટું અગિયારમુ આશ્ચર્ય તાર તો ભવિષ્ય ચિંતા બંધ થાય ને ભવિષ્યની ચિંતા કોઈને બંધ થયેલી નઈ મુશ્કેલી thai tha thai. Jo tha, ne? દાદા ગમે છે આ ટોળા માં તમને ગમે છે બીજું સારા ટોળા જોયેલો બધું શું બેન કહી શકે હોય તે ખલાસ થઈ જાય હોય તેના એ તો માલદાર થઈ જાય સાય મા અમે બેસી શકીએ આજે કરી શકીએ સંજય કૌર બધા કઈ વાંધો નઈ બીજો ને તારે બીજો પૈસા સંબંધ બધોક નથી આર્થિક દુગોતી નથી બીજે જ દેખશે ના આર્થિક દુગોતી ના બેજો દફર થઈ લેવાનો છે છોકરો જમે હા જાવીએ હા ના તે નું કોંગાઈ યા કઈ રાજા મૂવે ના રાજા લેતી નથી સાદરમદર બે વહી રહે છે હા તાર દાદા નથી છે એક તે ક્યાં રહે છે કેલિફોર્નિયા કેલિફોર્નિયા કેમ કે અમતા દેશા દેખો સજે હા ઓને કઈ સૅન્ડિયા સૅન્ડિયા કમો ઓ તદ ન કી રાખે છે અમન્ય રાખે છે બધા ને લાવીશ તારે ત્યાં એને ભરવાના મોકલી દેવાના વિઘ્નો છે ભાઈ નું કામ થશે પછી ડાક્ટર ને તમે ત્યાજો ને અહીં બધા મોકલ્યા એટલે બધા ઘરનું ચોખ્ખું થઇ જાય વાઘેલા કયું ગામ તમારું જેતપુર જેતપુર જેતપુર જેતપુર જેતપુર કાઠી નું સાડી નો ધંધો બહુ છે સાડી છાપવાનો રંગારાનો રંગારાનો એમ વીરપુર નજીક માં જેતપુર જેતપુર ની નજીક માં આઠ માઇલ છત્રીસ છે અને તમે જે પહેલી વાત કહેલી ને કે મોક્ષની ગાડી આવે ત્યારે રાહ ન જોતા અને ધોતિયું જો ઝાડામાં ભરાઈ ગયું હોય તો પડતું મૂકીને જાજે એ વાત બરાબર સમજાણી ધોતી છોડી દો હા હા ધોતી આખ તો ઓર મોલેલ પૂરી નથી ઓ ના ધોતિયું કેરે તોય કઢારમ નથી બહુ બુઢાની વાત છે હા એ મને સમજાઈ ગયું ને પણ મને એક્સપ્લેન કરવાનું કે સિવાય છુટકો નથી તું જ્ઞાન લઈશ ને જવાનું હોય કોલ આવી ગયો બાબો નહીં ગાડી ના આવે એ તો ફરી મોડો પડશે આખી દુનિયા જિંદગી દુખ દે દે કરે મિત્ર ભાવ આપે શું કઈ આપે એ મેં નહી જોય તું શું ખાડે કે નથી એ કરી જોયતું આવ્યું ફરજ બજાવવાની શું કયું બરોબર ત જ છે ના બજાવું લોકો તને વડે કે કઈ જાતા છે ડ્યુટી ફ્રી નથી ડ્યુટી અગિયાર મને તમારું પેલું એડજસ્ટ એવરીવેર વાળું બહુ જ ગમ્યું બહુ ડીપ છે કે રાધે પૂછ્યા તો હિન્દી પૂછ્યા જવાબ આવી છે સંસ્કાર બઉ સરકાર એક અને બે વાગ્યા સુધી આપડે પૂજા પ્રાર્થના બધું કરીએ એ બધું રિલેટિવ ને રિલેટિવ આગે કે ભવ કે લી ભૌતિક સુખો ભૌતિક મગર હોય જગે કા માર્ગ મિલ જરૂર નહી દોડમ કરેગા હોતા ભૌતિક ફલ મિલતા ભૌતિક સુખો all materialistic but tell dada you know before he told me that i i didn't have that concept you know only he told me that concept mm -hmm. and after he told me mm -hmm. even when i do the worship you know i i'm always conscious it's a relative let mm -hmm. ask him six form of worship okay you know even when you even when you pray you know i feel i'm not sincere to god because i am i say okay this is relative m b j કે આ વાત મને પેહલા ખબર નથી દાદા જ મને આ ભેદ પાડી આપ્યો હવે છે કે હું આ બધી પૂજા કરું છું પ્રાર્થના કરું છું પણ અંદર જાગૃતિ એમ પૂછે છે કે હું આવું જુદું રિલેટિવ છે કરી કરું તો આ દેવી દેવતાઓ મારા ઉપર ગુસ્સે તો નહીં થાય એ પોતે કેના મો રિલેટિવ છે બરોબર અમારી પરગુસાઈ નથી થતા ને મેં કોસરે બルダー અંદર કાંટે દૈલ બીમો કોઈ ગુસાઈ થાય ને કઝનીຊલી ફીલિંગ ઓલ ધ રિલેટિવ યુ કે નોટ સે યુ આર एवरीथिंग યુ સી can i feel that ભ્રાંતિ મા दादा जब जब हम कुछ करते है न तो हमको अच्छा नहीं लगता है जो कभी कभी जो करते हैं हम अच्छा नहीं लगता है अच्छा नहीं अच्छा नहीं ऐसा एक भाव आता है अंदर फिर भी करते है तो क्या करने का है कोई इफेक्ट है इसमें इस बात नहीं है પ્રતિક્રમ કરો કોઝ કોઝ કો કરતા હે આપણે પ્રતિક્રમણ કરીએ છીએ એક કોઝ નો કરીએ છીએ अपना ऐप में देख लिया कि मैं एक भूल गया था उसको खराब वस्तु नुकसान किया तो प्रेडम कर दिया है खराब बोल रहा है अद इस जन्म में एना रिजल्ट लिया ऑर्डर ना عندنا फोटो पुटचा है फोन और पुलिस में हम नहीं मारते முடியा है ना हम पंद्रह सब हमले कन्नेले न तेरी इस जन्म अपो रिफंड बनी दिक्कत दिक्कत करना प्राइस करना સમજાયા મેલલ હો અચ્છા અચ્છા Double. I don't want to have another birth. No. I want to detach my moksha. I only want no more birth. Hmm. Because I have seen all, all good, bad and perfect. I have no desire for anything. Hmm. મેક્ષ જ જોઈએ છે બીજો જન્મ જોઈતો નથી તમે મને એમાં મદદ કરી કે છે પણ હવે મારે કે છે કે તમે મને કઈ મેથડ બતાવો કે જેથી કરીને હું મોક્ષ મેળવું આજે કઈ નાખી ગયા સીટું દાદા ये जन्म में बीबी बच्चे सब है ना उससे क्या हो जाएगा पुनर्जन्म में ये जन्म में क्या करना अभी तो मेरे पास ललिता है भाई है बहन है बाप है हा? माता जी है सब है ना सब तो इसका अटैचमेंट तो होना ही चाहिए ना अगले जन्म में न હોય તો ફાઇલ હૈ તો બહુ ક્લોઝ ફાઇલ હૈ રોજ દેખતા હું તો જરૂર આને તો કા ફાઇલ કોઇલ કેસે નિકાલ સકતા બીબી કા ફાઇલ કે બંધ હોજ મેતા ચાર્જ બંધ કર્જ કયા હૈ સબ આંધ્રમાં આંધ્રામાં રેવન કામ કરતા આંધ્રા મેટિવ કેરળા હે કેરળા ના કરતા કામ બાબાજી કા કામ વર્ક કરતા સર્વિસ મેવિસ મેતા મકાન હા કુર મદ્રાસ મેં મદ્રાસ મેં સબ ભેજ દે અભી કુછ નહીં પે અભી કુછ નહી હેરાલા કેરલા કા કે કોણ પલઘાટાટાટ પલઘાટ બાલ ગયા ઓફિસ થીપી મેંપી મેરી બ્લર હા હા હા બરાબર બરાબર બિઝનેસ બહુ મુશ્કિ સર્વિસ થોડા મુશ્કેલ ગાડી રેલ ગાડી ચલાતા ડ્રાઈવર હા બહુ તકલીફ વેરી હાર્ડવર્ક ફોર્ટી ચાલી સાર કે ચાલી સાર ચીસ સારું આગેવા જન્મ કા આપી રામ બોલતા દાદા રિલેશન મેં રહેતા અગલા જન્મ કોઈ આપણા ઘર મેં આ જતા હિસાબ હેલ <laughs>